આખું હિન્દુસ્તાન નું રાજ હોય તમારી પાસે અને તમે વેચવા કરો તો ખાલી એની એટલી દલાલી માં જાય એટલું કિંમત થાય એટલું બધું તમને મળે મૂડી તો ક્યાંય બાજુ ને રે દલાલી તમે જો વેચવા જાઓ તમે કાઢી નાખવા જાઓ તો કઈ ના એવું નથી પણ જે મૂળ કિંમત આની આખી હિન્દુસ્તાન કિંમત દલાલી જેવી એટલી જ ગણાય અત્યારે તો પેલી આ સામાયિક ની તો ક્યાંય રે કે તમારી સાથે અમે રહીએ પાંચેક વર્ષ ના પાડી તમે એમ કેવો ને કે ચોખ્ખે ચોખ્ખું કરો ચોખ્ખે ચોખ્ખું સમજ નથી પડતી દાદા અમે ક્યારે ના પાડી ચોખે ચોખ્ખું જ્ઞાન વિધિ ની જે વાત કરો તમે એમાં અમને ખ્યાલ નથી આવતો તમે કહ્યું ને કે જ્ઞાન વિધિ માં એટલે અમે જેવું કહીએ એ પ્રમાણ કરે ભાઈ ના થાય બોલાવો ત્યારે બોલાવો ત્યારે અમારું કયા પ્રમાણ બધું કરે તે વખતે અર્પણ વિધિ કરવાની અમારે જરૂર નહી ને બરાબર દાદા બોલે કોઈ કરતા મે અમે તો ભૂલી બેજો પટેલ ખરા ને ભૂલી બેન ને લેવા દિવ જીવન કે જોડવાની વાત કરી દે ભૂલી ને ખોટ આપુ ને તો પછી નટુ પટેલ એને લેવા દે હું નટુ પટેલ લેવાની જઈ ને બહુ ખોટ આપી દે હું ભૂલી ને જો ખોટ આપું તો નટુ પટેલે સ્વીકારવાની જાય ને મેં તો ભણ વેચ્યા ને પછી પણ બધો માલ વેચ્યા ભણ તો દલાલી મજા તમારે લગ્ન ચાલ્યા પોના ભણવાનું ખાધા એવો છે મામા ખબર નઈ એમ પૂછ એમ કે કઈ જાય એવા નથી આપે અને મામા નું શું કયું છે આપડે આ મોઢેલ આપે આજ હમ મોટેલ આપેલું ભરાય માર ખાવાનો <elaborate> हमें हमें रहा तमें किया आपो के तो भाव छे ते तो अटकवे ललित क्यू કે દાદા અમે અહિયાં આવીએ તો તમે અટકાવે ના પાડે કરી ના પડે એવી રીતે આવવાનું ધંધા ની ભૂલ પડે જાણવું દાદા ની પાસે કાળો થઈ ગયા તો ભાવ ને લીધે કઈ અમારા થી નહી ચલાય દા એક તમે ઘણી વાર એમ કેવો છો કે ભાવ કરો ભાવ કરો તો તમે આ જ્ઞાન આપો તો ભાવ તો તમે કરી નાખો છો ભાવ રહ્યો ડિસ્ચાર્જ ભાવિસ્જ ભાવ કરવાનું ના રહ્યું મે લે ભાવ તો જે ના થતો હોય તેનો નિશ્ચય કરવો પડે આપડે શું જે ના થતું હોય એનો નિશ્ચય કરવો હા નિશ્ચય કરો તો થાય ને ઉઘાડી વાગે ગાડીઓ ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવ પછી અથડાય એવી શું કયું તે બંધવા કેટલા વ્યવસ્થિત થાય મોટા ચલાવ કરી રહ્યા બધું થયા કરે છે પણ એવું ના બોલાય કે વ્યવસ્થિત છે બધું થયા કરે છેડ્યો કેવાય એવું જોવા બોલે જવરું થાય બધું घर फोटा पाएंगे आगे गणीवार जाओ दादा ते आ रिवा रक्षा करो के घर छोड़ पी एव भाव कर दादा हूँ जो है जरा जोजो ये वी कम ना बोलो सारे ના બોલવું સાચી ભક્તિ હોય કે સાચી ભક્તિ કોને કેવાય દે તે ને અત્યાર સુધી અને ખાયા ભૂલાભાઈ દાદા સાચી ભક્તિ સમજાવ ને તો અમે દાદા સાચી ભક્તિ સમજાવો દાદા અમે કરીએ સાચી છે <laughs> <laughs> <laughs> <laughs> नहीं हाथी रेटू बगड़े थोड़ा दड़ा दादा डेगा थोड़ा सा તો અમને હોય જ ને દાદાજી સાચી ભક્તિ અમને હોય જ ને દાદા ની સાચી ભક્તિ તો અમને હોય ને વિરોહ ના દિવસ માં સાચી ભક્તિ થાય એવું નથી આ કાળ માં ખૂંચી ગયેલું ને બધું જન માધ્યું ને કઈક પ્રકારની સાચી આખો રે દાદા મન પ્રફુ સો ટકા વાણી પ્રફુલ્લિત સો ટકા દેહ પ્રફુલ્લિત એ પ્રફુલ્લિત હોય તો સાચી ભક્તિ થઈ ગઈ અમે તમારા ફોટા ની સામે બેસી ને કરશું અંગે જેવી ના થાય રૂબરૂ જેવી ના થાય તો પછી જ રે દાદા ની હાજરી હોય અને અમને કોઈ સવાલ ઉભા નહી થતા હોય અને મન માં અંદર એવી ઠંડકતા થઈ જતી હોય તો અમારી જે સ્વયં જાગૃતિ હોવી જોઈએ ए, मंद थी जा भय नहीं मंदा मन, मन तो दादा तेम कहो छोरोहार प्रेम दादा नो वीरो दचान તો બધું સડિયા ને પહોંચવાય ભાવે ભાઈ લાગે છે યાદ અને આ તો કોઈ ચીજ નાખે મન પ્રાદી આવી છ મહિના છ મહિના દાદા ની હાજરી કેવી રીતે લાગે છ મહિના દાદા ની કેવી રીતે લાવે છ મહિના દાદા ની હાજરી કેવી રીતે લાવી હોય તો દરિયો કરવા જેવી વાતો દરિયો કરવા જેવી વાતો સાચી વાત છે સાચી વાત છે દાદા પુરણ કલન માં અર્ધો વખત તમે અમારા પર કૃપા કરો કરુણા કરો તો અમને એનું ફળ તો વધારે મળે ને દાદા ની કૃપા હોય કરુણા હોય દાદા ની શક્તિ હોય કૃપા કઈ આયો? એવું નથી ખુલે એવું રાખીએ આપડે તારે કૃપા ઉતરે શું કયું કૃપા ક્યારે કૃપા એમને ઉતરે નઈ આવું કઈ જબાડા જબાડી કહ્યું કૃપા ઉતરે કૃપા તો લોકો નું કેમ કલ્યાણ થાય લોકો કેમ એ અમારી ઈચ્છા પૂરી થાય એવી જાય થાય થાય કૃપા ઉતરે દાદા જમાડીશું દુધપાક જમાડીશું દાદા કઈ ના લાગે લાગી ના પૃપા ઉતરવી હારી નથી જેટલી ઉતરી એટલો લાભ થાય અમે બધા અત્યાર સુધી તો ઊંધા રસ્તે જ ને અજાણતામાં માર ખાયા કીધો ને ઊંધા રસ્તે જ ને કેમ થાય અંધારું <laughs> છે અઘરી છે કૃપા કૃપા તો હોય હજી ભોગ માં જવા માટે કૃપા હોય એ તો બધા ની પર હોય છે મોક્ષ માં જવા માટે બધા ઉપર કૃપા હોય દાદા ની કરુણા મેળવવા માટે દાદાની કરુણા પ્રાપ્ત કરવા માટે શું કરું કરુણા દાદા ને કરે જગત કલા માટે બઉ ઊંચી છે કરુણા આપણે મોગ ની વાત કરી સમુદ્ર સમુદ્રે એટલા પ્રશ્નો લાવે જો આગળ પ્રશ્ન ની જરૂર નથી ત્યાં પ્રશ્નો પૂછે જો પ્રશ્ન ની જરૂર નથી એ થોડું ઓછું રહે પણ એ સાચી ભક્તિ અમે પણ જે દાદા જગત કલ્યાણ કરીએ ભાવ કરીયે દરરોજ જગત કલ્યાણ નો ભાવ અમેરિકામાં અને ઈન્ડિયા માં બધે એ રાઈટ છે અને એ વધે એને માટે અમારે શું કરવું જોઈએ જગત કલ્યાણ કરવા માટેનો જે ભાવ છે તમારી લીધે મોગ મેળા માટે કેટલા જણા આવ્યા ઘણા ચાર પચાસ વીસ પચીસ વધારે ન આપડા ઇન્ડિવિજલી કેટલા જાય છે આ તો હું અહીં આવ્યો બધા તમે એમને ઘેર થી બધા ને ત્યાં હવે કેટલા રેન્ટ થઈ લયા નહી અમે તમારું જ્ઞાન પામ્યા પછી બીજા ને વાત કરીએ કે આ દાદા જ્ઞાન આવું છે અલૌકિક છે જ્ઞાન લેવા જેવું છે અને પછી જે આવે તમારી પાસે એ તો અમારા થકી અમારા નિમિત્ત તેરના પર છે પણ હજી પચાસ થવા જોઈએ દાદા હજુ નામ લખવાના છે બાકી આપતો વાણી કેટલી વાર વસંત આજે ચાલો આપડે માસી ને ત્યાં જવાના ચાલશે બરાબર કઈ કરવાની ને ને છોડી દેમ ન બોલી જવું કઈ કલાક એક કલાક એક નથી આ મારે દાદાજી એવી રીતે કોઈ પણ વ્યસન રાખવા ગોળ છૂટી જાય અમે મૂકી કર્યું હોય તો બેઠો મારી કઈ ક્યાંથી ઓટો વાગ્યો દસ ઓ મારી કયા મારી મારી ગઈ પેલો શું મયરામ પેનાથી ખરી વાત અને પછી આપડે કઈ ના જરા વધારે જોડો હોય તો વધારે બોલવું પડે છૂટી જાય રસ્તો સાયકોલોજી ખાલી ને બોલવાનું બોલ્યા ભાઈ અને પછી એક જણ પૂછે હમ તિગરેટ તો છૂટતું નથી એનો કશું નહિ લાગપુરી હાજી હાજી થઈ જાય લાખ વખત તમે બોલ્યા ભાઈ આ પછી છૂટવાની તૈયારી પછી બોલે તો તારા કોઈ કેસે હા સિગરેટ તો છુટતું નહિ વખત દાદા સિગરેટ નોંધો નહિ તો? અમારી નબળાઈ છે આપણું આપડે આપડે થાય છે એમ કરીને એવું બોલીએ તો એ પોષણ જ આપેલું કેવાય ને ખરીફ વસ્તુ ને એમ કે આપડે કોઈ વસ્તુ એમ કે આ તો નિકાલી છે એમ કેવાય કોઈ નિકાલી કે આમાં આપડે અપમાન ના થાય એટલે આનું છે અને પેલું આપડે કહે આ નભાઈ છે મારી જીવતું ના થાય તમારી શું થાય આવ્યો ત્યારે નબળાઈ મારે સિગરેટ છોડી તમને હા દાદાજી આ તમારી હાજરી માં જ કઈ દો સિગરેટ હા મૂકી ને એક લાખ વાર બોલવાનું કે મારે સિગરેટ છોડવી છે આપી દઈ ગયા રીતે બધી વસ્તુ હોય તો દાદા ની આજ્ઞા લેવી ખરી ગે દાદાજી આપડા કર્મો છે કે મારા નો મારા નો લાખ વાર કહીએ તો છૂટી ના જાય દાદાજી તમે હાજર ના હોય તો ત્યાં આગ ના ક્યારે હું કરું દાદા ક્યારે કરવી ને દાદા એ કેવી રીતે કરવી ગુલાબી કરી તે રીતે એકા જગ્યા દર મહિના ની ચાલો દાદા નટુ ને હ કરવી છે કરવી છે રેડિયો સ્ટેશન શુભ ના પચાવી ગયા છો ભાઈ બરાબર તાકાઈ ટોળું મોટું ને થોડું મોટું ને ઇન્ડિયા માં એટલેટુભાઈ ચાલે પાછા થાય મારો જીવ તો દાદા માં રે ને થાય આપડે એમ એવો ખબર પછી અમુક મકુ બધી ટંગડી પેરી દીધી છે આજે હાલ નથી સઈટા ભાવી આજે ટંગડી પેઢી આજે તો કઈ કામ છે એવું એમ કે ત્યાંથી અહીંયા એવું છે કે લુગલા કામ કરવા મજા નઈ આવે કામ જ એવું છે તમને ગમે હવાડી પેલી રાંધા પડે કેડું ભૂલા પટેલે કઈ દી દેવા ચાંપા ને પછી ના જોશ્ના થી માંડીએ આજુધી જે કોઈ ને કઈ પણ મારા થી દુખ અપાયેલું હોય કે અત્યારે તમારી આધરીમાં બધા આધરીમાં આફી માગો કાગળથી કાગળથી માગે દેવાની નથી હા નહીં ઓ બાજુ હા હા પરિવારિયા ફેમિલી વાળાને મન વચે ખાયા દી ઘેરમાં તો મન હા વાહ દાદાની કાગળ મોરી બનાવી મારી મારી લગન વિડીયો છે એજીનો કેવું છે હા કોને કોને ઘરે ઘરે આત્મા આત્મા ની શક્તિ જબરજસ્ત એકદમ ફેલાવો જાય દરરોજ કરાવો ના થોડો ઘણા છે તે હોય પૂન ને આપડે જોઈતું નથી પછી મોડા લાગે છે ઘા પડ્યા છે ખરા અનંતવતા તરુલતા થી છૂટા પડ્યા છે પણ પ્રસંગ આવે એટલે દેખાય આવે કે ક્યાં વાગેલો ટોળો માર માર થયો ટોળો ચારી વર્ષ પછી કે છે મારે કાજે લખેલો એવું કે વાગેલું હોય મહિના થી અમને રૂજે જાય એ તો ના ભૂરી ગયા ભૂરી ગયા બધે લખેલા ભાઈ હવે હારે હવે નિકાલ કઈ આ ટોળો માર્યો નહી એ આવનાર જુદો લેનાર જુદો તેમાં હું જોડનાર જુદો હવે નહિ હિસાબ જ નઈ તો ગુલાબી લાગે લાગે તો આપડે જોવાનું ભૂલાબાઈ કેવા તઈ ગઈ આપડે કેવું બોલાવી કેવા ટાળા પડી ગયા તો કેતો નથી ઘરે તારે નિશ દેશ ને રાખા એમ હાલ ગયો છે તો હિઝરભાવે પોતા आम करूँ बोल बोल करूँ। मनमा भावना करके कर कर भावना वो था अगी है है खाली थे खामी क्या ए, भाई या। ए, नवो माल भे लाल करव माल आल खाली थे તમાર ખાલી થાય છે માલ હા દાદા હે કે થઈ ગયો પોણા નો થઈ ગયો જણાવ્યું છે બાર જોડતા જાણતા નથી લોકો બાર કઈ જાણી લોકો तो तो भूली गुली गो भगवान भाषा से कही ભગવાન શુદ્ધ રિયલ ભાષા તમારે કેવાનું અને આ ભાઈ નો ધું અને છોકરો થયો અને મામો થયો અને કાકો થયો બધું એ ભાષા બધું વાત કરવાની અને આ ભગવાન ભાષામાં તમે શુદ્ધ આત્મા the world it is padhari self there are two view points to jald is padal one relative view point one real view point by relative view point you are vasant bhai and by real view point you are sudatma there are two view points by real view point you are sudatma by relative view point you are vasant bhai you are father of your son you are husband of your wife હું જ વસંતભાઈ છું કે નામ તો મારું વસંત બરોબર છે પણ ખરેખર શુદ્ધ આત્મા એ ખ્યાલ નતો તે અહંકાર કર્યો હું શુદ્ધ हूँ वसंत अहंकार आज अहंकार चलो गहंकार ममता अहंकार ममता रिलेटिव भाषा में शू क्या गाय ने बाजी भाषा में शू क्या थे? रिव भाषा तक ना गाय रियल भाषा सुधात्मा रिटिव भाषा गायल भाषा बकरी रिटिव बकड़ी ગુલાબ નો છોડ એ રિલેટી છે આ બધું આ તો બધું રિલેટીવ છે એટલે સનાતન એને રિયલ કેવાય ચેતન હોય સનાતન કે રિલેટી છે અને અંદર માલ છે એ રિયલ છે સુધાત્મા ભગવાન દરેક જીવ અંદર છે એ તમારે બે બે વાક્યો આપ્યો એ તમારે બે આજ્ઞા પાડવાળી બે વાક્યો તમારા સમજાયું છે ભાઈ રિયલ વ્યુ પોઈન્ટ શુદ્ધાર